કે હિન્દુસ્તાનમાં છે એટલે આપણે તેરા વેરાન કરો જ આપ સકેત શું શબ્દો કહેતે લખી દીને પાછા ને દે આપું તો આપણે વધારે વિચાર કરવો અસંખ્યાત પ્રદેશ નું મૂળ પરિણામ પરિમાણ સંખ્યાત પ્રદેશ સંખ્યાત પ્રદેશ એટલે ગણી શકાય અસંખ્યાત ગણી ના શકાય આ મનુષ્યો સંખ્યાત હોય છે આ જાનવરો બીજા બધા આનંદ પંદરે લોક નો પંદરે લોકો સંખ્યાત ત્રણ વસ્તુ છે સંખ્યા અસંખ્યાત અને આનંદ પછી આપણી પાસે અમુક શબ્દો થી આગળ છે નહી ઘણા ગણી માં આવી શકે નહી અને અનંત કેવાય કેવા પ્રકાર હો આપડે કોઈ કોઈ વસ્તુ હવા ભર્યું હોય ને પછી હવા ને પ્રેસ કરીએ આપડે તો પ્રેસ થઈ જાય સંકો પ્રેસ કરી લીધો થાય પછી રહી જાય પાસે આવે તો પછી જુદી પડી ગઈ છૂટો ઘટમાળ લાખ મસ્ત બધી જે છેલ્લા દેહ એ જે પ્રાપ્ત થાય ને એ દેહ નું પરિમાણ રહેતા છેલ્લા દેહ નું હા તે રીષભ દેહ નું જોયું હોય તો કેવડું મોટું એટલે જે હજુ વ્યવહાર માં આવ્યા નથી એવા જેવો અનંત આવ્યા વ્યવહાર માં અનંત છે સર્વ દ્રવ્ય ક્ષેત્ર આદિ ની પ્રકાશતા તેનું પરિણામ છે કેવ જ્ઞાન સ્વરૂપ આત્મા નથી દ્રવ્ય ક્ષેત્ર પ્રકાશ આપે તે કેવ પરિણામ છે કેવું કેવું જ્ઞાન સ્વસ્વ જ્ઞાન જ્ઞાન છે આગળ કહું તો સમજાય આ દ્રવ્ય છે આખા બ્રહ્મા જેટલો આત્મા લોકોનારો બે જુદા છે આત્મા ને આ બધી વસ્તુ યોગ થાય છે તેથી આ વિભાગ થયો છે વિ પરિણામ આત્માની મૂળ સત્તા છે તક ના મૂળ સત્તા સ્વભાવિક છે વિ પરિણામ નહીં સ્વપરિણામ છે સ્વરિણામ વિ પરિણામ નથી વિ પરિણામ આત્મા નું મૂળ સત્તા છે સહયોગી સત્તા છે આ ઉભું થયું થયું બસ પછી થઈ ગઈ દરેક મનુષ્ય લગ્ન કરીને સંસાર માં પડી ને થોડે ઘણા બને છે તો પેલી સલાહ આપું છું સ્વાથી બને છે એવું કે છે એટલે કે સ્વાર્થી બની જવાય છોકરા હોય સ્વાર્થી બની જવાયું છોકરા બધા હોય આપડે સ્વાર્થી થઈ જઈએ નહી તો સ્વાર્થી થવાની જરૂર ના પડે ને એમ સાવું પીવું એક સાથે ગાડી નો ક્યાં આગળ ચડવા માટે પ્રયત્ન ઉતરવા માટે પ્રયત્ન આ બધું જ હજાર સાત એકલો હોય તો મમતા રહી જ થઈ જાય તો સમય માય માય થોડી જ દીધી નથી તમે પણ માય તમારું માપી દીધી ભગવાન જેવા સમજ પડે સાથી પહેલા થી સાથી ઘણો સાથી સમજયું નથી થયેલું છે ઘરું પણ એને ખબર જ પડતી હા એ છે ને શુદ્ધાત્મા નું લક્ષ છે અને શાંતિ લાગે છે ને એમના માં રિલેટિવ સવાર ના ઉઠી ને મેં એને કહ્યું કે કેમ કેમ છો બ્રધર તો કે મને ભાઈ કેમ કહો છો તો કે રિલેટિવ થી તું પ્રેમિલા મારી વાઈફ પણ ખરેખર તો તું આત્મા છે ને હું આત્મા છું સરકાર શુદ્ધ આત્મા બને છે ને એટલે તમે આમ ક્યાં બોલતા હતા હું શુદ્ધ આત્મા છું શું એવું બધું બોલતા શું કયું ગુજરાત માં જાગૃતિ આવી છે ગુજરાતી ઓછી સમજાય છે સ્વામી કોણ છે કે મને ખબર નથી દાદા સમજાવો મહાવીર થઈ ગયા મહાવીર ભગવાન થઈ ગયા બીજા ક્ષેત્ર માં એમાં પંદર ક્ષેત્રો છે આખા પ્રમાણ નો એમાં બીજા ક્ષેત્ર માં આજે હયાત છે દસ લાખ હાજર હાજર હોય કોંગ નું બોસે ગયા હોય આપડે સહી ના કરીએ બધા લોકો કામ લાગ એટલે સ્વામિનારાયણ જૈન લોકો ને એવું નહીં ના જૈન લોકો ને જુદા પડેલા એ તમને એના મને વાંચતા એવું લાગ્યું કે તમને એમના દર્શન થયા છે એમ થાય લાખ હજાર જે પાપ ના બોલાય બે કલાક બગડી દઈશ અને આપમાં યાદ જ ના યાદ આવે આટલી ઉમર માં તો એ ક્યાં રહે છે અને એમના કોઈ દર્શન કરવાની શક્યતા ખરી આપડે દર્શન થાય એમના થતો એટલે પછી તમારે આવતો બહુ ત્યાં થશે એની ભૂમિકા ને એની પાસે જવા ક્યાં છે આ પૃથ્વી ને ભરત ક્ષેત્ર કહેવાય આ બીજી પૃથ્વી છે આ બધા જે પૃથ્વી ભગવાન થઈ ગયા સંપૂર્ણ ભગવાન તે પત્મા ના હોય પછીઓ થાય છે ઋષભદેવ ભગવાન ને જૈનો કે જમાયા ભગવાન આ વેદન કે જમા કોઈ ના હોય બધા ને ક્ષમતા રાખે આપણા હિન્દુસ્તાન માં એટલા બધા ભગવાન છે આવરણ તૂટી જતા આવરણ તૂટે નહી તો હજી વાત માં પ્રસિદ્ધિ બેસી ગઈ હવે પ્રસિદ્ધિ બેસી પણ હવે આ બધો ફાઈલો નિકાલ થઈ જાય ફાઈલો નિકાલ કરવા એ બાકી તમે તમે આવ્યા પૈસા ની ચિંતા રહેજ ને મારા જવા ને તો જેની પાસે પૈસા ના હોય એને ચિંતા તો રહેજ ને પૈસા ની ચિંતા કોણ કરનારું ચિંતા છે વ્યવસ્થિત લઈને જ આવ્યા છે બધું ભાઈ ને આવ્યા છે એનું છે તમારી જ્ઞાન દેશ કરીને કોઈ છે જગ્યા ત્યાં આગળ બધા સાધુ સંતો મહાત્મા બહુ હોય છે તો એના વિશે આપ કઈ કોલ કે આપણને સંસારી જોયતું હોય ત્યાં આગળ બધા સાધુઓ સંતો છે તે પાંચ પાંચ હજાર વર્ષ ની ઉંમર ના છે અને જીવે છે અને લોકો દર્શન પણ આપે છે એમ ફાયદો છે ફાયદો છે ભરવાનો યોગાનંદ થઈ ગયા ને ગુરુ ના ગુરુ પાંચ હજાર વર્ષાજી નામ આપડે તો ચાલ્યું ચિંતામાં ગુરુવારી ગઈ ને જાહેર જાય એ નથી આ ભગવાન અને ગુરુ એ બંને એક જ છે તો કે આપડે ભગવાન ને મળવા ગુરુ વગર ના જઈ શકાય ગુરુ ભગવાન ગુરુ ભગવાન સદગુરુ હોય ને હોય કેવું ગુરુ ની જરૂર ખરી ભગવાન ને ભણવા માટે જોવા જઈને જરૂર છે આપડે તો એ રસ્તા જવું થાય ને આપડે કોઈ જડે ની ગુરુ કરીએ તો થાય આપણે જઈ ગયા ગુરુ જરૂર તમને ખબર છે એટલે ગુરુ કરે છે તેથી બધા રોકાણ પર ના કરાય એવું પોતાની થી બેસી ગઈ એટલે રોકાણ આવું ના કરાય એમને નરિમલ માં ગુરુ પર આ કાળમાં જ આવું લોકો બોલો ગુરુ બોલો ચાલતી ગુરુ કેવા જોઈએ ચોખ્ખા ગુરુ આ ગુરુ જોઈએ ચોખ્ખા ચોખ્ખા એટલે શું એ પારકા હારું જ જીવતા હોય બિચારા શું કહ્યું શિષ્યો માટે જીવતા હોય એવા ગુરુ હોય અગર તો જ્ઞાની સદગુરુ કેહંકાર મોક્ષ આપે એ બસ બે ગુરુ સદગુરુ મળે ને કોઈ કારણે હોતા નથી આ ગુરુ મળે તો ગુરુને એક આપણે રાખી મેળવા દઈએ શું કહ્યું અને અહીં આવે અમે ના હોય અમે ત્યારે ગુરુ ના થઈ જાય શું કરે અમે જ્ઞાન પુરુષો તમારો માલ તો દેખાડી દે આ બધું લેવી રેતી બધું આ બધું રેતી પછી ચાલુ ચાલુ રહે મોડા પર દિવેલ જાય દિવાળું દિમાલમાં મોડા પર દિવેલ ચોપડેલું હોય તો દિવેલ જાય તારે કોણ થાય વ્યવસ્થિત દાદા ભગવાન કેટલાય લોકો ને દસ હજાર માણસો ને તો દાદા ભગવાન સપના માં જાહેર કર્યું કર્યું ઓગણીસો ને અઠાવન નું જ્ઞાન થયું ને તો તમે મોટો બોમ્બ ફૂટ્યો એવું થયું તો અમારે બોમ્બ ક્યારે ફૂટશે અમારા ઉપર એવો ક્યારે બોમ્બ ફૂટશે મારા એકસો આઠ દિવા કરશે બે દિવાલો થશે તમારે ગયો હાથમાં આવેલું છોડી ના દે ભૂલી ના જાય ને આ મોટલી જાય ને મજા તોડે નઈ આપડે રોજ કઈ માળા બાળા કરવાની કે નહી રોજ માયા બાળા કરવાની કે નહીં કરવાની ધ્યાન માં બેસવાનું કે નહીં હજુ નાખા જ માળે છે મન શું કર્યું છે દયા કરું એનું નામ જ આત્મા નાતા દ આપડે આવું કેવું ના ધ્યાન દે તો આમ વખત મારું થઈ ગયું હોય ત્યારે પછી ના હોય તો રાખે એકાદ વ્યતા થઈ ગયે એકાગ્રતા કરે સવા આઠ થયા છે સવા આઠ જમાડે છે દાદા તુષાર પૂછે છે કે આ દાદા આ ભગવાન કે છે गुजरात मैं पटेल थे બી બધી જ્ઞાતો પુરુષ ને જુએ નઈ સ્ત્રીને જુએ નઈ એવી હોય તો પછી લાઈફ જ નથી ને દાદા એમ કે છે કે આપણને છોકરો પવિત્ર છે કે નઈ કેવી રીતે ખબર પડે રાખીએ મન એ જાણે કે બઉ મોટી બરો હોય તો આકલા જેવો ભાઈ નાટવા માં પાણી જેવું આપડે નહીં તો પછી કુવાર એવું સારું મિત્રો દગા છે પછી આ તો બરાબર હવે દાદા એવું કેવું છે આ છોકરીઓ ભણવા માંડી છે એટલે કરિયર દઉં છે કરિયર બનાવવું છે એટલે ત્રીસ પાંત્રીસ વર્ષ પછી પરિણો વાત કરે પણ છોકરા થાય તો દિન ચેન્ના થાય તો કઈ હવે આ તુજી જે અહીં આવે કેવી ખરાબ છે વેસે જ લાઈવ ડાઉટિંગ બધા અડઅડ તો ધણી કર્યા ભાઈ ધણી ના કર્યા તો ફર્સ્ટ ગેટ મેન એક એક બંનેમાં કુછ જ નહિ નકલ કરે કે નહિ મને કોઈ કહે દે બરી આફી હા બે ચારડી કર્યા હોય કરીએ કોઈ દડી નહીં કરવાનું ધરતી બંધાઈ એગ્રીમેન્ટ હોવું જોઈએ મૃત જાનવર ફેર છું એનિમલ લાઈફ માં શું મજા પરણવાન જરૂર નથી કેવાનું પરવાન કી જરૂર કેવું કોન્ટ્રાક્ટ નીકળાય છે ઉન છે પાયણો થાય બ્રેકડાઉન ના પાણી થાય બ્રેકડાઉન માં પાયણી અને એગ્રીમેન્ટ કરી લો બરોબર જો થી સડી ગયું તો અટકાવો સડતું અટકાવો બે ચાર ભૂલ થઈ ગયું હોય ત્યાં કબૂલ કરાય તું તારી ભૂલ થઈ કબૂલ કર મોટા ઉમર ના છોકરાઓ શોધવાના પણ અઘરા બીજી વાર જ મળે બીજો નો છોકરો બાકી રહેલો હોય ને શોધવાનું અઘરું પડે એ ઉમર ના પછી છોકરા બાકી રેલી ને પડ્યા વગર વાળા આ બધા પાણી મોડા પાછું ફરી વર્યા સુધી નથી હેલ્થિ છે બીજી પછી નીકળી હું બાર થી કલ્યા જતા આગળ પરિણામ એ કઈટ છે બીજા પુરુષ બિલકુલ મેં સવાલ પૂછ્યો એમને એ વખતે મને ચોતેર વર્ષ ના હતા તમને બીજો બીજો ધણી પસંદ કરવા ઈચ્છા થઈ હતી પુરુષ જોઈ લે તો બધા લાઈ કરવા માટે કર્યું આ તો હંમેશા મોટી ઉંમર છે પંદર ની ઉપર એટલે બગાશા પણ વાઘર ની કેટલી ડેટ કરી નાખી એ તો પંદર વર્ષે પાણી જાય જે વસ્તુ આપડે લાઈફ છે એને લેવલ સેન્ટર દેશ વિકેલે કેલે બેનર મને કહે છે અમાર બમداری દેવું છે આ તો કોઈ હાય ન કે ડગા ફોર ભી મંડુ બાгиદાર લોકો લેવલ આને મેં જાય છે જાય બે તમ બે સાથે આવતો હોય ધીરુભાઈ બાકી આ તો દગા ફટકા છે શું છે તમને બધા ના દેખાય માં તો બધું દેખાય દગા ફટકા કરે ભૂલો થઈ હોય એક્સપાય અને પછી ગમે કે ના ગમે પણ પછી સિંચર જોવાનું આપડી મધર ના ગમતી હોય તો પણ એમ સિન્સે હોય તો રસ્તે જગ્ન લોકો દુઃખી છે બધા લગ્ન લીધે દુઃખી લગ્ન કર્યા હોય ચાલે એવું નથી એના વખતે ચાલે છે તારે કરવું છે કે નહી કરવું નથી કર્યા શું વાત કરજપેટ પાણી જાઓ રાજ બધા તડવું ચાવડા આવડ હોય ગયા પછી આપડે આપડા મને સાથે બધા લઈને ગયા ફર છે હું મારી હતી ને હોય તો બધી દગાખો લાઈન થી છે પણ સુધારી ને કરવું આપડે કે ના પાણે શું કયું એક કઈ દો ના પર્ણે નહી એને પહેરવાનું ઈચ્છા હોય નથી હજુ પચીસ વર્ષ ની વગાડ વગાડ કર્યા જે પસંદ કરશે તું કઈ કરે એમ કઉા ને તું નક્કી કરાવણી જગ્યા સ્વીકારવા છીએ પછી બગની જગ્યા સુધી જાય પણ લાયક સુધારી રીતે અમારા હાથમાં થાય દાદા મોટા માં મોટી પીક એ છે કે લગ્ન કરે તો પછી શું મોટા મોટી બીક મને એ છે કે હું જો લગ્ન કરું તો પછી મારે આ મોક્ષ નું ભૂલે ના જવું જોઈએ ના ભૂલે જાય તું લગ્ન કર મારી પાસે થઈ લાવ ને તો એને હિસ્સો મારી દો ચોક ઘણી છોકરીઓને મારી આવું છે જો ઘણી છોકરીઓ ને મારી પાસે એમ છે તમે આવું આગળ પાડશે દાદા પાડે એ કોણ પાસે આવે નક્કી કઈ નાખે આવે નક્કી કઈ નાખ એવું ભય ના પામેશ કે આમ થી જાય છે જે છોકરો તો કે છોકરો કઈ થી લાવ વેતા તો લાઈ ના સાંદા બે રી ફૂટે લેટ ડાઈસ લાઈ સાચા ને કરી ભાઈ ને મગન ભાઈ કેમ ન જોગવા ના ના આ ભાઈ મેર બે કે આં તો પછી આઈ ચાલે તો બોલ એટલા મારા હોટિયા પોટા then then why i'm giving him i'm giving him cool kiss નહી ના ઈસ બડી આ ના ધ ટિંગ સોંપી દીધું તમે સુધી આપો ના શોધો હું ક્યાં છું કરે આવું આવું ના પડે અમારા ના પડે તમે આશીર્વાદ આપો ને અમે એને શોધી આપીએ હા હા દાદા અમે તમે પોરાણાઈ કાઢો દાદા તમારે આવવા પડશે